તપચર્યા કરી એ બધું ખોટું સર એના થી કરવી પડે શરૂઆત એના થી કરવી પડે એ યોગેશ જોઈ દેવાનું પછી ભીડ માં કરવું પડે પછી જ્યાં ઘેર ગયા એ બધું ઊંચું મૂકી ક્રિયા ચાલુ અને પછી કે અમે સંત સમાગમ ગયા હતા પછી આ હતા મંદિર ગયા હતા આવા ભજનો ગયા હતા આવું બધું ચાલે બધા પામે પણ કેવી રીતે પામે તો પછી આપણા જેવા પૂજાય નહી બધા આપણે જેવા બધા હવે એવું નહી થયું ભાઈ અને આ આ એકાંત જરૂર નહીં પડતી એમને દીડ મહિ માં ચાલે તેવું હિમાલય ના પડે ચાલુ થયું અને હિમાલય ને જાય તો પાસે એક ગુલાબ નો છોડ તુલસી રૂપે મન ગયું આવે એ મારા તમે કાપ દેકો બિલાડી રાખો પછી ઉંદડા નહી આવે એ બિલાડી રાખી મહારાજ કે એક છોકરા ને છોડી અને બઉ કઈ દિવસ ઘંટ ફોડ્યા હતા ને અહીંયા પાંચ ઘંટ વર્ગાડ્યા ઘંટા હતા વર્ગાડ્યા જોવા જાય તો ઘંટ વગાડતી માર્ગ આ તો ભટકવાનો માર્ગ બધો ભટાક ભટાય ભટક કરવાનો માર્ગ અનકન્ડિશનલ હોય ભગવાન જો શર નહીં કોઈ જતી સંસારમાં રહી ને થયા અને રામકૃષ્ણ પરમ હું ઓછું ભણેલા હતા છતાં પણ પોતે જ્ઞાન પામી ગયા આત્મા એવા વિરલ પુરુષો તો લાખો માં કોક જ નીકળે ને એમ થયું શું સાહિત્ય પામી ગયા ભણેલા હતા અને રામકૃષ્ણ પરમા બધા લેખકો ને એના જે બધા આવે છે તેના ઉપર આપણે જાણી શકીએ છીએ આપડે એના પદો એના છે તો જે કવિઓ એ છે અને એમનું જેને ચરિત્ર કેટલા પામી ગયા આપણે આપણે જાણીએ તેના પછી આ બધું જાણવાનું છે આત્મા થતા નથી આત્મા તત્વ નહિ ત્યાં લગી આ ધારણા બધી જુઠી થઈ ગયા છે શું કે છે અને આત્મતત્વું એ તો કરોડો ના પડે પણ એમાં માર્ગ માં આત્મતત્વ જાણે ત્યારે ખુશી આખી દુનિયામાં એક કે બે હોય ચિંતા ના કરે પછી થાય નું થયું જન્મ આવતા બેઠા બેઠા જ્ઞાની જગ્યા એટલે જ્ઞાન સુધી જતું છે બધા ગમે તે પ્રશ્નો પૂછે તો પણ આપ વિશેષ તો પણ કોઈ પણ પ્રકાર તપ્યા સિવાય અને શાંતિ આપ જે જવાબ આપો છો તેનાથી બધાને એ થાય છે અમારું તો અલ્પ જ્ઞાન હોય અમે એટલું જાણતા હોય તો બિલકુલ હું જવાબ આપવા બાબુ છું ક્યાંથી લાગીશ તો માનતો જ નથી ભગવાન જ આપે છે ને ભગવાન જ પ્રશ્નો પૂછાવડા આવે છે હું કશું જ માનતો નથી હું એવું કઉ છું કે ભગવાન જવાબ આપે છે ને ભગવાન પ્રશ્નો પૂછાવડાવે છે પૂછાવે છે હું કઈ જાણતો નથી જગત કેવું છે શું જવાબદારી છે કહેવાય નઈ હોય દોલે છે અહંકાર છે ખાલી હાલમાં થયું ને બહુ પ્રશ્ન કંટાળે તો છે ત્યાં કરી એમનું કોઈનું એ થતું નથી પણ બીજું કઈ મળ્યું નથી અને દાદા પાસે આવવા માટે જે પાછું એમને બળ જોઈએ એ બળ એમની પાસે છે નહીં એકદમ સાવધાન દુનિયા ને ખરું ને લગ્ન વખતે એ કહે છે કે લગ્ન વખતે સાવધાન સાવધાન કે છે અવધાન તો મિનિટ વચ્ચે બઉ સુંદર છે જે સમજાય એના માટે તો જ્ઞાન થઈ જાય છે તમા લગન માં નહી બોલતા લગન માં બોલે જમવાની વાત કરતા બાપજી <laughs> <laughs> હાલ તમારા તમને ગમ્યું કે બધું અહી ગમ્યું કે પછી તમ ગમ્યું નોકરી વોકરી આવી જાય બધું પેલા બધુંદા પૂર્વક હતું પેલા હજુ બધું ઈરાદાપૂર્વક હવે ઈરાદો નથી રહેતો આકર્ષણ કાંઈ કરો તારે કઈ લાગે ભલે કર્યું કરવા જેવો છે આ તમે જો પછી દાળ જલેબી આ વાત બધું સમજી જવા એવું છે સામે ના પાત્રા પૂરી ના થાય એટલે સીધો દાવો મારે એટલે દાવો તરત જ દાવો એવા વેપાર માં શું સવાર અજ્ઞાનતા અનેક આગળ સાધા ફસાય છે બધા અજ્ઞાનતા અનેક આગળ ફસાય છે એટલે કોઈ ફસાય નહી આપણું જ્ઞાન બધા એ બરાબર પણ ગમે નહિ એમ ગમે ગયો બસ પહેલા પછી ભગવાન પૂરું કરે માળી ઘર માં રહી દીધા જેવું ચાલ્યા છે અમારે બોલવા પડે પ્રયત્ન કરવો પડે ઉપાડવાનું થવાય કિરણ ને મોકલ્યો એ અસહતા કેવાય મારી કિરણ ને મોકલ્યો ભરતભાઈ ને બોલા તો અસહતા કેવાય મારી સુખ આમાં થ લાગ્યું અનુભવ માં આવે છે ભાદ્રો ઘરે કાઢી થઈ કેટલા ટકા પાંચ ટકા જોઈએ એના કરતા ઉપર થોડા આયા છે પાંચ ટકા જોઈએ વધારે હા એના કરતા પાંત્રીસ ટકે પાંચ એના કરતા વધારે મળ્યા આ બધુંય છે ચૂકી ના જાય આગળ પાસે ના જ્ઞા એવું ચૂકી ના જાય મન નય છે એવું ચૂકી ના જાય પેલા તો આપડે ગ્રાહક હતા એના એના ગ્રાહક હતા પેલા વ્યા કરવાનો શું ભર્યો તો તે શું ભર્યો તો તે ભર્યું એવું નીકળે એમાં આપડે ભર્યો જેવો નીકળે એમાં શું ગગર ભરેલો નીકળતો હોય તો ખાલી થવાય આપડે એની પર નથી ભરે ના ભરે માર્કેટમાં જાય પૂછ્યા વગર પૈસા હોય કોતળા મોટા હોય પૈસા બધું ભર ભરત કર્યા કરે આપણું તો જ્ઞાન ભર્યું એટલે મન વસ્ત થઈ ગયું વસ્ત થઈ ગયું એટલે મન ની અસર આપણને પવાય નહિ મન જોયા કરવાનું એટલે જ્ઞાન મન વસ્ત થઈ ગયું કેવાય સમાધાન જ પામે શું કમા સમાધાન જ પામે પરમાત્મા આત્મા જાણ્યા પછી દેહા ભીમાન ગયા પછી આત્મા જાણ્યા પછી જ્યાં જ્યાં મન જાય છે ત્યાં સમાધાન પામે આવું જલ્દી થઈ જાય એટલે નથી રાતું માને મારું લોકો પચી વાર નો ચાલી વાર નો હોત ચિંતા થાય શું ક્રમિક મારી પાસે હાથ જ છે ને મનગમ જુદી સ્થિતિ વિભિન્ન સ્થિતિ હોય મનમાં જુદું હોય વકીલા મનમાં જુદું હોય વધારે વધારે વધારે વાણીમાં આવ્યું હોય તે વર્તન માં તો કઈક જુદું જ હોય આપતા પૂછ ખરાબ થાય ગયા બઉ બરસાતે દાદા રાતે સુઈ જશે ને આખું બલડી જાય છે જોયો નતો આનંદ કે કરોડો જગ્યા રહેતા પણ આનંદ જોયો નતો કે પલટી જાય વકીલો જોડે બેસી બે હા કઈક પછી ઇફેક્ટ આવરી આવી સમજી જાય આવડું આવડું થાય તો નથી બાદ થાય તો પાણી લાગી ગયો ગુણ આપડા બધા આમ થઈ જશે ને ત્યાં જ પાછળ પડ્યા ખા અભિયાન હોય હા તો હોય નહી બની શકે ને એવું મોટું હાશે કે અગિયારમું આ છે શંકા પડે એ પૂછવા છે સંપૂર્ણ રાગ ભય ના થાય એ તો પૂર્ણ થઈ ગયો રાગ ના હોય થઈ ગયો છે બાકી રાખી આ કરી તે કરી યોગ કરી અમે અવરોધ કર્યો ને બધું આ ચોખ્ખો કોરોના આગળ હોય તો કશું અંતરજ નહીં એટલે એમને માથાકુર વધારે કરવી પડશે આવ્યું દુનિયા બધી ગયો પેલું પાસ પાસ નું જોરદાર માં પોતે લાગ્યું પૂરું પૂરું કેમ ના કર્યું હા ભણ માં કે પેલું બેભાન પણ કહેવાય શું કે બેભાન પણ કહેવાય લટકું હાંસલ થાય ત્યારે હાસલ લટકું થઈ ગયું છે સમજયું તું કેમ પાસે બ્ર જેટલી કચા છે એટલું લટકા બધા થાય છે શંકુ ગયેલું હોય ધીમે ધીમે વિકાસ વિકાસ થાય તો ફૂલ સાથે વિકાસ થાય બુદ્ધિ વિકાસ હોય છે ઘણા હોય પણ એ તો સારું બઉ મહેનત પડે નહીં જશે બુદ્ધિવાન વાતરે હમ આવું થાય કે દાદા પણ પ્રભાકર ભાઈ એક રીતે ઉપકારક થયા પ્રભાકર ભાઈ એક તો બુદ્ધિશાળી એ બુદ્ધિશાળી વધારે ગણાય અને એ જયારે આવું કરે ત્યારે એની નીચેના જે બુદ્ધિશાળી છે તે બધા વિચારવા પડી ગયા કે હા શું પછી એમને એમ લાગે કે હવે આ કઈક કઈક વાત એવી લાગે છે અને ગાડીમાં મોટર માં અંતકરણ ની ચાર વૃત્તિ મન બુદ્ધિ અહંકાર અને ચિત્ત એમાં પાતંજલ એ એકનું યોગ ચિત્ત વૃત્તિ નિરોધક ખાલી ચિત્ત ઉપર આપ્યો બીજા મન ઉપર કેમ ના આપ્યો મન બુદ્ધિ અહંકાર વૃત્તિ બીજું શુદ્ધ કરવાનું જ નથી ચિતને દ્રવા દેવાનું અને અશુદ્ધ માં શુદ્ધ કરવાનું જેટલું જ છે એમનું કેવું એવું છે કે શુદ્ધ ચિત્ત કેવી રીતે કરવાનું કોને કહ્યું કરવાનું એમ એમ પૂર્ણ વિજ્ઞાની છે એમનું અશુદ્ધ હોય બે ભાન જ હોય શું બેટા વચન ના બોલી એટલે બરોબર પણ જે બોલે છે ને બીજું પ્રયોગ ભગ્યો જ્ઞાન થી બધા કર્મો નાશ થાય મહાજ્ઞાની બધા જે કર્મો જે છે પૂર્વ સંચિત અને ક્રિય માન કર્મો બધા ખલાસ થઈ જાય છે તો આ પ્રારબ્ધ કર્મ જે છે એ પ્રારબ્ધ કર્મ ભોગવવા કેમ પડે પ્રારબ્ધ કર્મ કેમ ભોગવવા પડે છે કે જે દેહ છે એને ઉડી જાય ગયું એના પૂર્ણ થાય થાય છે બરોબર સામાન્ય રીતે થયા એ જ્ઞાન અને ચિતની શુદ્ધિ થઈ ગઈ બરોબર હા બીજું બધું જે રહ્યું તે આ દેહ નું આયુષ્ય ત્રણ બધું જ ભોગવું પડશે એને કયું લેવા દે એ ના હોય પૂરું થાય શુદ્ધ ચિત્રુપ કહ્યું શુદ્ધ એ શુદ્ધાત્મા એમાં ચિતની શુદ્ધિ ના આપી શકે ચિતની શુદ્ધિ ના વ્યવહારિક ઉપાયો ખરા થાય હું એ પૂછું છું કે મૂળ સહિત અમારે ઉડાડવું કેવી રીતે અહંકાર કેવી રીતે અહંકાર કેવી રીતે મૂળથી અહંકાર કેવી રીતે गेलों ना ना तो, तो है है। लागे छे छे आम आखी दादा जे ये जे खाली बहुत ચલણ પડકાર છે અને તમે મારું ના એટલે છૂટું જ થઈ જાય બરાબર થઈ જાય સ્વરૂપ થી છૂટું એને કોઈ કોણ વધી શકે અને તમારી ઈચ્છા નથી એટલે પછી કઈ રીતે પોતાની ઈચ્છા અભ્યાસ કર્યો નથી પાછું પોક તાર બાજુ પ્રશ્ન બધા બન થઈ ગયા એમના મજાર ગયો પ્રશ્ન પૂછ્યા છે શું છે મળતા શું કયું પ્રશ્ન ઉત્તર પ્રશ્ન જ ના હોય ને પ્રશ્ન ઉભો કોઈ થયો નથી ને તમારા જે કેટલા પ્રશ્ન હતા બધા બંધ કોણ બંધ થઈ ગયું ગયો કરનારો ગયો પણ તમે ના એને વાંધો નઈ પૂછતું ના વો નઈ તમે જે કહો છો ને ના પણ હોય તો નીકળી જાય ને હોય તો નીકળી જાય ને નીકળી જાય વાંધો છે પૂછતા જ નહીં પણ આ તો આવ્યું બગડે મૂળ વાત આશા એ છે કે રિયલાઈઝ સાયે એ કરવાનો પ્રયત્ન તમારા પરમાણુ ઉભો ના થાય એટલું જ શું મારી હાજીમાં ઊંધા પરમાણુ એટલે પરમાણુ બધું એક જ ધારા થઈ જાય બરોબર બીજો ધારા માં જ હા તો જૂનું જીતેલું હોય ને તે ઉગતી આવે અને કોરી પાણી જાય ને જેને ઉધુ કજું કરવું નથી તેને પૂછવાનું શું વાંધો પૂછીને અક્કલ લડાવી હોય તેને વાંધો અક્કલ દી રહી બધી બુધિશાળીઓ છે કેવા બુદ્ધિશાળી જોવા માં બુદ્ધિશાળી જ ઘર માં વઢવા ના થાય એક ઉદાડો શું બુદ્ધિશાળી કોણ નામ કે ઘરમાં એક ઉદાર ના થાય બાર બુ એટલા સુધી ફળ લાવે કે ક્રોધ માલમાં જતા રે તો સુધી ફળ લાવે છે કામ ક્રોધ નું વિવરણ કરતા કરતા કરતા કરતા બુદ્ધિ થી વિવરણ કરીને આગળ નથી નકલ કરેલી એક બુદ્ધિ પદ્ધતિ કઈથી આવી તમારે જેવું થઈ જાય હું રાજા પડી ગઈ પણ ત્યાં પાસે હીરા દેવો નથી દસવી કે છે બધી છે આત્મા તો પેલાથી ચોખ્ખો જ છે ને હા પછી બધું છે બહાર નું ચોખ્ખું થાય તો ચશ્મા ચોખ્ખો થાય તો આ નિકાલ થઈ જશે કઈ કાળ માં જો ભગવાન પૂર્ણ ન થઈ જાય તો પછી પ્રયત્ન કરો એટલે શા ને પૂર્ણ તું કઉા પેલા કાળ માં જન્મ્યો હતો તે દાદા જન્મ્યો હતો ને એ યુગમાં પાછા પૂર્ણ થઈ જાય બાકી પછી બાકી જ રહેતું નથી એક અવતાર બાકી રહેતો દેહ નો અવતાર બાકી રાત માં પૂર્ણ થઈ જાય બાકી રહેશે પછી બીજો ના થાય તો ખરો હજુ એક તો હજુ નક્કી ને કે છે એનું કામ શું થાય છે મોડા માં મૂકવાના બદલે એનું વર્ણન માં પડી જઈએ છીએ ફાયદો થતો હોય તો ફાયદે છે સારા પેલા હતા અત્યારે હવે પછી છે એનો બી શું ફાયદો છે આમ જોવા જાવ તો તો પછી આત્મા ને જાણીને ફાયદો શું હતો જ તો પછી જાણીને ફાયદો શું કેટલે એ તો હોવું કે એક જન્મ છે એવું જાણવું ચિંતા થશે ના થતું ના થતું ના જાણે જા લેવું તમારે કેટલા કાચી જદી આવતા જાણે સીધી વાત કરે ત્રણસો સાઠ ડિગ્રી જો થઈ જાય તો એક દેહ રહે ત્યાં મારી બધા રે તા ને માવી ને બધા કેટલાય રેતા લગભગ્રી વર્ષ સુધી તગજો હા ત્રણ પછી